પોતે પણ રાખી દીધી નથી અને મને એક સમજાઈ ગયું કે આ જે જન્મ થયો છે એ આ વિષય ની કાઢવા માટે જ થયો છે બીજું બધું તૈયાર જ છે મારો મારે ગમતી વાત છે બાકી તો આમ દાદા જેવું છે બધું અંદર કહીએ તમે રાજી થાય નથી દાદા મધર ને તમે એવું કેમ બોલા કે હજી બરાબર નથી ને બધું મેં કહ્યું એમાંથી પૂછતું ઊંધું સમજ્યા પછી એ સમજે કે દાદા ઓપન રાખ્યું છે ને દાદા પછી હજી હા નથી પાડતા એવું સમજે છે દાદા હજી હા નથી પાડી અને દાદા ઓપન રાખ્યું છે એટલે એમને વ્યવહાર ઓલું રાખવું પડે એવું એવું સમજા છે કે દાદા ચોખ્ખી હા પાડી છે મમ્મી માધારે એમ જ કીધું છે કે એકવાર દાદા હા પાડી દે એટલે પછી એ બી બાર વ્યવહાર માં ચોખ્ખું કહી શકે દાદા ને આવું અમારો શબ્દ એ ના હોય એ લાઈન માં કહીએ ને હું તો તારા માટે મારે આ બાજુ મજબૂત થાય તો હું એમ કહી શકું બી કહી શકાય દાદા દીધી છે મેં માગણી કરી અને હું પાડી શકીશ એવું મને એમને લાગ્યું એટલે હા પાડી તારે ખુલી છે મને એવું લાગે દાદા હજી જરા એને બેસવું જોઈએ બેસી જશે આવું બોલે દાદા સમજ એટલે મને જરા એમ થયું કે મારે તો આવી ઈચ્છા છે આપણે કહી દેજે બીજા લોકો માટે કરું હું કોઈ એક ને એક છોકરો હતા કે ના <Thank> <tapody> <tun> <tun> <Okay. tun> <tın> શું કરવું પડે આવું થાય હવે તો આ જોયે જયારે બહાર જે બીજા પ્રાણીઓ કરે ને ત્યારે તમારા ભાવ કેવા કર્યા હતા કેવું બધું ભેગું થાય દેખાવ નહી બચી જાય ખુશારી કે દાદા ઘણા બધા જોર કરે છે લગ્ન કરે છે એમ કેમ ચાલે છે બધા તો એવું કરશે પણ આપડે આપણું જોવાનું ને બધા તો ગમે તે પણ આપડે તો આપણું જોવાનું ને છોકરો કમાઈ ને આપે પૈસા કમાઈ ના આપે લોકમાર્ગ તારા મમ્મી માની માની જશે સમજાવું પણ પછી પાછા ભૂલી જાય ને પાછું બોલાઈ જાય એનાથી કે આવું કરે બની સ્ટ્રોંગ થાય એવું કઈ કરો આ બાજુ સ્ટ્રોંગ થાય એવું કઈ કરો આ બાજુ બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય ને સ્ટ્રોંગ થાય એવું કઈ કરી આપો થાય ને તો ત્યાં જે બધા ચાલે શું કરું સી હોય સીટમ કાર્ડ કે સારો અને બધું કિસમ કિસમ કે સારો આ તો દે તેમ બીજું અન શબ્દ દુખ મુખ્યતા 99% દુખ જે સફરથી એકલા આમાં ક બોરો રાજભાઈ તો આખો દળો મનમાં કોજ કોજ કોજ સત્ય આ કરી મુતી ગયા વાય કે રહા હુ ચાલીસ હજાર બેતાલીસ હજાર ચોરાશી હાજર ગયા પછી બીજા બે લાખ બે ચાર પછી અઢવા લાખ માં ચાંપડ ઘણા કરતા પોતાને સાફ દેજો દાદા મળ્યા છે નીચા કાઢ્યા પછી જવાય ને જાય તો આછા જ ના રખાય અને અત્યારે એના પડે પાછળ ના પડે તો અંદર થાય બધું કર્યું આખા દર્શન કરે છે જાત્રાઓ કર્યા કરે છે ગુરુ થઈ ગયા બધું કરે ભટક ભટકાય ભગવાન ના દર્શન થઈ જાય કલ્યાણ થાય નહીં થાય કૃપા છે કે છે ગુરુ કૃપાથી ગુરુ કૃપાથી ઈશ્વર ના દર્શન કરીને માણસ સંસાર ને માટે રહે છે સંસ્થા ને જુએ છે પટસ્થાન ગુરુ કઈ છે બગલા ગુરુ છે એમના ગુરુ પંડલપુર માં છે એમના ગુરુ ગુરુ એ પંઢરપુર માં છે નામ લખી લો આપડે ધ્યાન so, રાખતા <laughs> દુનિયા બનાય એ જ્વા આ ગપે ગપે લોકો બધા બોલે નો ઝોકાય બનાવી તો ગુરુ જ્વાને કે આ દુનિયા કોને બનાય તો એ ગુરુ હાથે બાકી ગુરુ ક્યાં થાય ગુરુ ક્યાં ના આપણે જાણવા ને રસ્તો ગુરુ જાણે છે કે નહીં ગુરુ જાણે છે કે નહીં એ તપાસ કરવા રસ્તો આપલો કે કોને બનાવી એટલું જોને નથી શું થયું એટલે ગુરુઓ છે ભગવાન બનાય તો હજી ગુરુ બિચાર નથી એ તો જયારે કોને બનાવી કયા બે તારે આ દુનિયા નું કઈ ગુરુઓ આમ તો બધું હા મુસલમાનો કે ભગવાન બનાય છે અને આપણા ભગવાન આવે ને બનાવી ખબર પડે ને તો બહુ થઈ ગયું ઠીક છે આમ થાય નિશાવ્યું આ ગુરુ કેવા નિશાળ ના ગુરુ જેવા બી જેટલું ગયા હોય એટલે આગળ લઈ જાય અહંકાર ગયેલો હોય ગુરુ નામ અહંકાર ગયેલો બાજુ ચાલી ના શકતા તમારા ગુ ના રૂપ માં દર્શન કરી રહ્યો છું હું આપડો દાખ થવા જાય કરવા તો કરી હદ પ્રભુ કૃપા પાસે તકલીફ હજુ પણ વિદ્યાર્થીઓ સમજ છું કે બધા વિદ્યાર્થી અતિ થાય તો વિદ્યાર્થીઓ બી કશું સમજાય ને સમજવાનું બહુ ઉડું છે મેલે બોલા હલી કે ત્રાટી જુલામ સેવાનતા હ તમારી સેવા માં રહું મારી સેવા માં તો ચાલીસ હજાર માણસો છે બજાર નથી ગુરુ કે ચરણો મેં લાખો લગ હો પાત્ર વિવેકાનંદમી સેવા કલ્પના દ્રષ્ટિ ભગવાન દેખાડો કરો ભગવાન ખુદ દેખાઈ દેખાઇ કલ્પુઆિદેલા ભગવાન ભગવાન ગુરુ કૃપા તો પાત્ર દ્વાર ખોલ કરતા રહેવર કે કૃપા ઉપર બની ગઈ મેં ગુરુ કૃપા પહેલે ચાલતા ગુરુ કૃપા પહેલા પછી ઈશ્વર ના દર્શન થાય ગુરુ તો કેવા હોય આ બજાર માં હોય એવા ને ગુરુ તો ભગવાન ના દર્શન કરે તે ગુરુ કરાવે ભગવાન ભગવાન ના દર્શન કરાયો ને તે ગુરુ આ તો બધા ગુરુ એ બે ઝપા બધું ચાહી ગુરુ હોય કે જીતની બી ગુરુ કી અંદર થી વિદ્યા હે किसी भी प्रकार का विकार न रखती हुए अपनी विद्या शिष्य के अंदर प्रेरित कर दे और वो गुरु को मार्गदर्शन दे दे गुरु तो ये शक्ति होना शक्ति आ कोई चीज लेने की इच्छा हो किसी भी प्रकार का कोई विकार हो गुरु अगर शिष्य को सूच देता है ખુદ ખુદ નો કે દૂસ પ્રભુ તો પ્રભુ કંટાળે ગુરુ ખુદ કૌન ખુદ હેઠો ખુદ નહીં પર ખુદ કૌન હું તલાશ કરો આપણ નહી છે મે ભગવાન લે જાઓ ગુ બોલ ભગવાન ભી મી આસિવાદ છે સાહેબ નું કોને કોને મારું દેહ સાથે શું દેવા દેવા ક્યાંક હું ત્યાં ત્યાં યોજના કરી દઈ અને પછી આપડે મારા સંજોગો એ કર્મ ફળ ભેગા થશે એટલે કર્મ ફળ મળશે કર્યું છે હવે આ જગત ના લોકો શું કેસે કર્મ ફળ ને કર્મ કેવા ચાર વાગે કેમ સાઈન કેમ ના મારી જ્યાં ભેગા થયા છે ત્યાં ના વળે છે હમરે કેમ મારી કયા કારણ થી હવે એ જે ઢોલ નું કર્મ છે ને પરિપક્વ થઈને સંજોગો આ જગત નથી બાદ એને બના કરે આ તો અક્રમ વૈજ્ઞાનિક છે કે વોટ ઇઝ કરેક્ટ કરેક્ટો નિરો ગુજરાત કરે ને તો નહી વળવું જ પડતું નથી આમ કામ કર્યું આમ કેમ કર્યુંને ભાઈ મારે પચાસ હજાર છે પણ બોલવું પડશે તમારી પાસે ચાલી ગઈ છે અને તમે મોકે થાય એવા પેલા પ્રયત્ન કારણ કે જગત આખું બાહ્યાચાર ને સુધારે છે શું કરે છે અને સુધર છે અંતરાચાર અંતર્મુખ તેને પોઝિટિવ જગત આખું ઇફેક્ટ સુધર મૂળ ના પકડ્યું થતો છે તમે થોડું સમજાવ્યું આવે પેલો લાભ જોઈએ તો ક્યારે મારો તાલ પડે એ બે આપી જાય એટલે કે નહી તો પેલો ના આપી શકે નબળો હોય તો લોકો શું કે કયું કેવું હોય છે કે કર્મ કરતી વખતે કર્મ અને ફળ આપતી વખતે એમાં ફેર હોય છે ટાઈમ પણ હોય કે કર્મ કરતી વખતે બીજ રૂપિયા હોય છે ત્યાર પછી ઝાડ થાય ત્યાર પછી ફળ આવે ભૂલો આવે ત્યારે ઘરમાં ફળ એનું ફરમાણુ જલ્દી મળી જાય કોઈ કોક ને પાંચ કોક કોઈ કાપી નાખ્યો એડી ઘરે કાપી કીધો એને કાપી નાખે એવું નહીં કોર્ટમાં ગયા આ કર્મ મળ્યું હોય તો જેવા જે સ્પષ્ટ છે માટે નિર્ભય થઈને બે નિર્ભય થઈને બેડકવા જેવું જગત નથી ભળકે તો ભગવાન ભળકે આપણે ભગવાન તમને કર્મ સમજે કર્મ કર્મ ફળ મળે આ પેલો કે છે આ લોકો માર્યા એનું ફળ કેમ ના મળ્યું આ કર્મ ફળ હતું વિચાર ઘણું ફળ પાછું ના કરતી આવતી શાસ્ત્રકારો પાછું કહ્યું કે અહીં જે કર્મ મરી ગયો અને જગત માં છે તે થઈ ગયો આનું પાછળ લોકો કર્મ અને કર્મ ફળ કર્મ ફળ અને તેનું કર્મ ફળ કર્મ હા તેનું સ્વાભાવિક ચેતના સ્વાભાવિક શુદ્ધાત્મા જ્ઞાન ચેતના જ્ઞાન ચેતના શું કે જ્ઞાતા રસ્તા એટલે જ્ઞાન ચેતના જ્ઞાન ચેતન ભાવ શું તો રસ્તા પણ થોડો કારણ મારી જ્ઞાન ચેતના કાચી રહે ભગવાન ની મુનાન ચેતના જ્યાં પવન પવન વગર નો દીવો હોય ને એ રીતે હોય હોય પવન ના હોય ને દીવો કેવો મીણબત્તી કેવી હળગા કરે પવન ના હોય તો એ ભગવાન ની સાથે જ્ઞાન ચેતના એવી હરિયા કરે અને અમારી પવનથી ગાય છે એટલે જ્ઞાન ચેત ના કહેવાય તો જ્ઞાન ચેતના કહેવાય કારણ કે દાદાની પાસે જ્ઞાન બધું હા બીજું કર્મચેત પેલા હજુ અવરાજ છે અવરાજ થયા હું યશો વિજય છી એ સાથે મારું નામ જુદું છે યશો વિજય તમે એટલાય નથી અમે તમે પૂછો દેવ રીતે અને તમે નામ પર નથી તમે તો અનામ સ્ટેશન પર છો કેવા છો કરી રહ્યા છે દાદા ના કઈ રાત કે જેવી પણ તમારી કે પેલા જવા દેવા પડે ને દરવાજ ને કેવું પડે ને કર્મચે અને મેં બધાને આ ઉપદેશ આપ્યો એ બધા બધા ચેત્યા ખુશ થઈ ગયા આ કઈ ચેતના કર્મચેતના કર્મ કરીને હા હું કરું છું ભાન એ કર્મચેતના શું કઈ કર્મ ન એ કર્મ જ કેવાય કેવાયુભવું સામ અનુભવ છે નહી સમજે બધા થયા છે સંજોગો ભેગા થાય એટલે કર્મ ચેતના પછી કર્મ ચેતના પછી કર્મ ફળ ચેતના કર્મ ફળ કર્મ ફળ આવે મન માં નક્કી કર્યું હોય આ મારે કદું કેવું નથી મારવું નથી કર્મ ફળ ચેતના ખોરાક પછી પસ થાય પણ એક વાર આપી દેતો કર્મ ફળ ચેતના જવા સુધી આ લોકો શું દોડ્યા કર્મ ફળ ચેતના કર્મચેત કર્મ ફળ ચેતના પેલું જોયું પછી એને દુઃખ પડ્યું પાપ કર્યો અહિયાં કે પાપ કરેલો મેં દીખો અને દુઃખ પડેલો મેચ પાપ કરેલો મેં જોયા પણ એને દુઃખ નહીં પડ્યું અને કર્મ ફળ આપે બીજી રીતે મળી ગયું બીજે બીજે અવતારમાં અત્યારે જે કામ કરીએ ને ભડકવા ને કહે છે ભાવે ભાઈ હા કેટલું વિજ્ઞાન છે આપણું તો આજે કર્યું એનું મૂળ યોજના કર્મ કેવું હશે તો એવું કરું કે એના મનમાં એવું કે મારે આ જાતનું હક પ્રાપ્ત કરવો છે અને મારા ફેમિલી માટે આમ કરવું છે ગાંધીજી જુદે સમાજે કર્યા એવા એને ભાવ કરેલા એ ભાવમાં અવરોધ આવે શું કરવું તેને નક્કી કર્યા છે અવરોધ આવે તો આખી જગત પણ સદા ન મારે મારું છે આ ભાવ ગયા બધું ભાવ કર્યા શું બીજા બહાર ના ભાવી ભાવ ગયા સંજોગ લખના એટલે સંજોગ ના લખા ખબર પડ્યું કે આને હિટલરે બધું કચરી નાખ્યું ભાવ કર્યો છે કારણ કે મનમાં નહીં કહ્યું મારા દેશનું જો આ રીતે ના હોય તો મારી નાખી ખડા આ ભાવ કર્યો તો તેમાં ફળ આવ્યા અને તેમાં કોણ નિમિત્ત એવું જોઈએ ખળા કરે છે મને એવું જ નહીં થાય જે બધું આ કહ્યું હવે આ જે ને તેનું ફળ શું આવ્યું નરકતી આવી શું કહ્યું આ જે કર્યું તેનું ફળ નહીં આ કર્યું તેનું તો કરવા ને વર્ષે તે વખતે આખર ના મને લીધો બંને હોય મારી મારી કરેલું ધર્મ કેદારથી નક્કી કરેલું હા અપમાન કર્યું તો નથી આપણે અપમાન કરતા શું મનમાં છે મારા લાગમાં તાર તારું આખું મકાન ધાર બધું ખલાસ છે ને કેટલાક માણસો એવા હોય કે ભયંકર શક્તિ તો પ્રાપ્ત હોય અને પુણ્ય આ જીઆઈ ગમે તેઓ મુસલમાનો પહોંચી ગયા કેટલા મુસલમાન પહોંચી ગયા છે ને એટલે બધા ફટાકડી મારે પૂછેલા છું જીવવું પુને લઈને આવ્યા હોય ને પુણ ને ભોગ્યા છે શું કરું પછી પદા કરી પૂર પૂરું થાય ને એટલે ભૂતો ભૂતો કેવાય ઉઠા લડા ભૂતો તો કે મારે હજાર રૂપિયા ની હજાર લડાઈ કરી બાંગ્લાદેશ પાકિસ્તાન બાર આપણો કોઈ ઉકેલ પણ ગુપ્તા ના ચોકી ના રે સપ્તાહ ની ચોકીને પછી આખા દેશ માં તો આપડે ભાવ એ છે એ ભોગડ છે હાથ રખડેલ જે દયા ખાવા દે છે રાજમાં સૂર્યનાયણ જોતો જ નથી અમેરિક નક ઉપર દેશર બધા બ્લેક માં જ નઈ નાખી દેશ થઈ ગયો કારણ કે એમના પાપે કહીને દુખાયું બ્લેક ઉપર વસ્તાર આપણે રામરાજ મન સાહે તને શું લાગે છે અને આંગ્રેસે કીધું મોત કર્યું સંડા છે એના દેશ માં ગયા છે વાત ને બધા ના ની વાત હતી તારી વાત હા પણ આપણે હિટકારી નથી થઈ પડ્યા નથી હિટકારી અને રાતે લઈ જવું તો ભાઈ લઈ જાય તમને આટલી વાત તમારે બઉ નોર્મલ થઈ ગયું છે એટલે તમને હમ વાર ના લાગે બઉેક્ટ થઈ ગયો ના પછી જાય એક હજાર પદ બે હજાર આપડે છોકરા ના પાછું નહીં હાથમાં આવશે અને આપડે જોવા ને લાગશે તો અહીં માથર ના રહ્યું એક મૂકો ને એ તમારે માટે શું કર્યું આ તો બઉ આધારે જીશો મોક્યો જતો જતો કવતા તો કાઢો પછી કઈ આધાર તો જોશી નહીં મહેનત મજૂરી કરશો હા ભરવું પડે તો કઈ છે ભરીયે તો પાંચ હજાર પહોંચે પાંચ લાખ ભરે પાંચ લાખ હિંમત હોય તો એટલું દુઃખો ના છે આપો નફો બધા કંટાળી ગયા બધા નફો નફો કરે કોઈ એમ નહી ચાલ મારું ખુશ ચાલ હવે નથી બધા એમ કે ના મારે તો બાબત જોઈએ તો પછી પણ જોઈએ પછી માટે ખોજ ની જરૂર છે ખોજ ને નફો આગળ વેપાર બધા બાબત હોય ને બેદી ભાઈ હોય એવા લોકો છે આ હિન્દુ સામે બે તો બરાબત છે બીજી આ